ભાગ લે નહી પણ આ બધું ચીવાનું છે ભટકે કયું ચીપ અંદર પણ ચીપ ભટકે ત્યારે આ મન દેખાડે બુદ્ધિ દેખાડે વિચારે ખર મન તક દેખાડે છે હા સરસ મન ખરું સારા વિચાર આવે મન છે ખરાબ ને લાવી નથી વધારે છે મારી પાસે ઉકેલ ના આવે તમે સોલ્વ કરતા હો મત માં બધા પ્રોબ્લેમ લઈને આવતા હોય ને આપ તેને સોલ્વ કરતા હો ત્યારે મન બુદ્ધિ વ્યવહારિક બધાનો ફટાફટ ઉકેલ લાયેલો છે તે કઈ રીતે બધાનો ઉકેલ લાવી આપો છે કઈ રીતે કોને આપી દો જે મારે મારે ધણી જોડે આવો પ્રોબ્લેમ છે કે મારે સાચું જો પછી તમે જો એને કરાવો છોક નું કામ એ ચીજ નું જવાબ મારે જવાબ મળે જવા આ જે વચ્ચે ના થાય છે તો એકાગર આ બધું ઝંઝટ કર્યું પ્રજ્ઞા બધું જરૂર થઈ ગયું અહંકાર શું થાય તો ઉડી ગયે આમ તો ઉડી ગયેલો છે ને ચાર પાણી કરો पर प्रज्ञा पे आत्मा न पर्याय हो चित्त प्रज्ञा आत्मा न पर शु संबंध हो पर आत्मा ચિત્ત નું ફંક્શન હોય પ્રજ્ઞા નું ફંક્શન હોય ગુણ પર્યાય શુદ્ધ થાય તો કેવું છે આત્મા નો પર્યાય હોય ને શુદ્ધ થાય પર્યાય શુદ્ધ થાય ને ગુણ કુ શાય તો પછી થાય બાકી હોય ત્યારે શુદ્ધ થવાનું બાકી રહેશે નહીં ગુણ ને શુદ્ધ થવાની જરૂર આ બધું એ અપે ગુણ શુદ્ધતા ફળ આપે ને તો આપે ને ફળ આપે તો કે ઓગણંતાઈ ને ટાઈમ તો આવરણ વાળા કે આવરણ માળા 3 એટલે તને શું થાય તાર મારું પકડનો શું તો શું તો આવવે એ કરી રહે ગજે કક સુના કે ઉઠાય જાય બાગત કે કરો સુના ને હા કરી કરી ને કશું રાધા ને જાવ મારો જવાનો સાનો કશું થાય ને આપડે એટલું એ સ્ત્રીઓ બે બે જ ને બે ગયા વગાના છે જયમેશ જેવું કરવું પડે જયમેજ જેવું કરવું પડે હવે એવું કરે છે જે દ્વારા બહુ દલી હતી સાગદે છે જબલી હોય છે એ પીઓ એવું છે કે રાખદે છે કુરીસે રહે છે ભાઈ રીદાન બહુ શક્તિવાળ છે દેખ ઓય કેલેલી નીતરેલી છે ને બહુ શક્તિલી વેતરેલી તો તા શું કરું દાદા શું કરું જોઈએ શું કરે રે આપણે ખબર પડે એટલે લાવશે એટલે એનું ઘણી કહે દે હાથ નઈ અડા ભોજન થઈ ગયું ભજન દબાઈ આવે ત્યાં ગબર નઈ આપડે ઈચ્છા પૂર્વક નઈ અઢાર શું કઈ આપડે ઈચ્છા પૂર્વક ગભરાવું નહી ગભરો કઈ નહિ કોઈ પણ શ્રી ના થઈ ગયું ચીપ દાઘા વાળું જાય જાય નઈ જે સારી લાગ્યા ગયા ધોરણ લાગે ભાઈ જ કેવી રીતે બાબા બાબા કહે તો બાર કે આ દી પાસે સાબે રેવા સ્ત્રી ગાણું પકડ તો સાબે રેવાનું ઈ પોછી એટલે દંભ એને એનો એ પકડ્યો તો આ દે આ કહે કે કેટલી ભાઈ આમ ઘરે તો આતી જ જાય આદતી જ જાય તો ત્યાં કળા કરવાની કસી બળા એક કળા કરવાની નહી એ તો સાર શીજે હોય વાર શીજે હોય કારણે આバレ તો આ બબલી જેવી બબલી ત્રાય પાડે ઝાડો માં શું નહી કરી શકતો પાત્રો હોય પણ ત્રાય પાડે ને પેલા ની પ્રકૃતિ કરતા અત્યારે બહુ ફેરફાર થઈ ગયો છે ના ફેર થયો ઘણા ભેગ પડી ગયા સ્ત્રીને આવ્યા સ્ત્રી જેવા થઈ જાઉં સ્ત્રીની પથારી ગયા સ્ત્રી રહી જાવ સ્ત્રી જ્યાં જગ્યા કોઈ બેઠા તો સુધી અપવાસું જોખમ કેવાય રાખવાનું જેને ચીટ બગાડવી હોય તો આ પુસ્તક વાંચ્યા આગળ વાળ હસાય એ તો અત્યારે દાદા નો અનુભવ માટે જેટલું પોડ પડી છે ને આપ બોલ્યા છો અને ક્લિયર આપ સમજાવવા ને તરત બેસી જાય છે એવું તો વ્યવસ્થિત મહત્મા ચિંતા રહેતી પીડા જેમ વિષય નું આખું વિજ્ઞાન બહાર પડ્યું વ્યવસ્થિત પણ બહુ યથાર્થ મૂક્યું છે એ તો બહુ ઉભી રાખે આત્મા રીતે બહુ જુદી પણ એ બહુ જ આત્મા નું ઉઘાડો શબ્દ સ્વરૂપ ઉઘાડું કહી દીધું છે ઉગાડું કરું તમારે નહી પબ્લિક ને કેમ ફેરફાર પબ્લિક ને કેમ ફેરફાર પીડી કરવો સુધારવાથી એના પાછળ લાવે તારું ઘડ્યું છે બધું ઘરે કેવું થાય ને આપણને ગમે ના એવું એવું નહી ગયા બળી ગયું માર નથી હોય છે શું કહે તીર્સ ની માં હોય છે મહાત્મા ઓછી થાય આપડે વાત કરી હતી સિમનભાઈ પેઢા પેઢો રોડ એક વાત નીકળી હતી આમ જ એટલે સ્ત્રી દેખાય છે તો આત્મા રયો છે હજુ સ્ત્રી દેખાય છે તો હાથમાં રહ્યો છેટે જ્યાં સુધી સ્ત્રી દેખાય છે ત્યાં સુધી પેલું વિકાર પરિણામ ઉભું થાય છે અને હાથમાં દેખાયો તો પેલું અસ્તિત નથીખમ છે પછી છે તે પાછું આપડું જોડે જોઈએ તો અત્યાર ના આપડે પછી ના ચાલે હા છપાવ્યું છે ને તે અત્યારે તો છે આ તો બહુ અનિવાર્ય હથિયાર છે પણ ખરાબ કર્યું પેલું પરિણામ છે आपू पास मदद नहीं, नहीं। कर <laughs> શબ્દો કેતા ખબર પડે કે પેલું આ છે પછી આ પછી આ પછી એના બધા ક્રમ મળતા જાય અંદર થી સ્વીકારો ના થાય ના થાય ચોવીસ થી અને આ કચરો જે પડી રહ્યો છે તેનો પડી રહ્યો છે અને આ જ્ઞાન એવું ભેગું આપે પેલું કીધું હમણાં આમ પૂછ્યું ને કે તું આમ હડે તો ગલકલિયા થાય કે ના થાય એમ દાદા હું અડું નહી અડું તો નહી પાકું કરું છું કે હડવાથી ગલગલિયા ના થાય હજુ આમ એક ખાતરી ના એટલે હજુ પાકું કરવાનું છે આ બધું મૂકી ને કેમ ન થતું દસિ જોવાડી જાય કઈ દ્રષ્ટિ ના બધા બધા દ્રશ્યો એની ભૂલ છું બધું દવા કરી કેટલા વર્ષ તને ગમે ઉભો થઈ જાય શું કયું બસ માં ગઢ એ ક્યાં કે બધું જગત માં છે બધું શું ઈનામ મળી મારે એક વાર હું થયેલું બે માર ની બસ હોય બેસી ગઈ નજીક ઉભો થઈ ગયો અને નીચે જતો જંગલી વેડા થાય જંગલી વેડા ब्रह्मचर्य पाड़ू दादा पास पहज वस्तु लगे बाकी ज्ञान दादा कछन ना कठन कठन वस्तु हो जें। बारे कोई पाणस आज ब्रह्मचर्य शब्द ऊपर तो थी ये पड़ा। पड़ा थी जाए कि ना भाई पढ़ायाक्य पढ़ायाप्ति थी गई आप ज्ञान एवं અને મને એનો તારી મજબૂતી હોય તો મજબૂતી જ yeah? ના ના થતું હોય અને રાગે પછી ના થાય પછી શું કરે બ્રહ્મચર્ય હા આ પુસ્તક જ આ દાદા પાસે સાંભળે તો બે વાક્યો એટલે દસ મિનિટ પંદર મિનિટ સાંભળવા મળે બીજા બધા સપાવા તૈયાર થયા હતા બધા ની છપાવ અધ્યાત્મ નું અધ્યાત્મ શબ્દ નો લોકો દુરુપયોગ થયો ને લૌકિક ભાષામાં લઈ ગયા લૌકિક ભાષામાં દુરુપયોગ નહી પણ લૌકિક ભાષામાં અલૌકિક ભાષા નો શબ્દ અધ્યાત્મ એ લૌકિક ભાષામાં લઈ ગયા જ્ઞાતમાન જર્મના અહી એટલે કે આત્માને આત્માને સન્મુખ થયા હોય તે રૂપે તે તેનમાં જાય આત્માની સન્મુખતા શરૂઆત થઈ હોય ત્યારથી જ જ્ઞાત્ય કેરાય છે કે સંસારની સન્મુખતા હોય ને જ્ઞાત ન કેવું એક બહુ કઈ કારણ સન્મુખતા થવી જ આત્મા પર એકાઈ કે થવું જોઈએ એકાઈ કે થવું જોઈએ આપણું હિત આત્માની વિમુખતા માંથી હિત રહ્યું છે કેમ એ જોઈ જવું આપડે આ ભૌતિક ધનમુકતા આપણું હિત રહ્યું છે કેમ હિત આત્મા તો આત્મા હોય એક વાર ભૌતિક દ્રષ્ટિ છે ખાલી આ દ્રષ્ટિ આમ હોવાથી બધું એ જ એને સાત લાગે એટલે દ્રષ્ટિ જો ફેર્યાનાર હોય આમ થાય તો ભૌતિક ધી માં સુખ પડ્યું કે જોડાયું સુખ તો છે હા જે સુખની પાસે દુઃખ હોય ને એ દુઃખ જ ના કેવાય મધેવાય એનું કલ્પિત અને કલ્પિત ક્યાં સુધી આપડે કલ્પિત હીરા કલ્પી ના પહેરાય કલ્પિત મોતી ફેરાય આ કલ્પિત મોતી પહેરાય ને સારું માણસ હોય મારી નાના મોટી છેલ્પિત બધું કલ્પિત તમને શું તમને સોનું આપે આ જગત ના લોકો સોનું આપે એમાં સુખ લાગે મને સોનું આપે દુઃખ લાગે મને કે જરૂર જિંદગી હવે માન્યતા પ્રમાણે શું કહેવાય છે કલ્પિત તમારી કલ્પના પર દુસ્પાક તમે ભાવતો હોય એટલે તમારું દુસ્પક કરે તો તમારું મન ઉલ્લાસ નો અને બીજો માણસ દુસ્પક ના ભાવતો એનું મન ડિપ્રેશન એકાંત સુખ નથી આ અંદર સુખ ગમે અંદર અંતરદાસ બયા અંતરદાસ છે કોઈ જાતનું સુખ નથી છતાં સ્ટેન્ડ પક્ષું કારણ કે આ સુખ નથી આ વસ્તુ करता हुए। भुनो। आप खरेखर कपिल खाते ને મોટા મોટી ભૂલ આ મૂળ ની ભૂલ મૂળ ની ભૂલ તેનો તેનો એ ગુનો લાગુ થાય કે તું જે તું એ જાણતો નથી તે આરોપ કરું છું શું કે છે તું પોતે નથી તેનો આરોપ કરું તો થતા લોકો એને નિશ્ચય થી બોલ્યું કોણ ફેરબંધ નથી એટલે પછી આ જે લોકો નામ પાડ્યું એ પોતે સાયકોલોજી થઈ ગઈ આ બહુ મોટો ગુનો આરોપ કર્યો આરોપ કર્યો તેઓ ના મૂળ સ્વરૂપ ને ઓળખવા માટે કઈ જાતના પ્રયત્નો હોવા જોઈએ પ્રયત્ન મૂળ સ્વરૂપ ઓળખવા માટે અધ્યાત્મ શાસ્ત્રો ઊંચી ઊંચા હોય અને મૂળ સ્વરૂપ ખાલી રીતે તો શાસ્ત્રો કામ કરતા નથી મૂળ સ્વરૂપ ઓળખ્યું હોય પુરુષ હોય મૂળ પુરુષ જાણ્યા હોય મૂળ સ્વરૂપ જેને જાણ્યું હોય મૂળ સ્વરૂપ માં કરતા હોય ત્યાં જ એ તમે નિવેડવા આવે હવે એના માટે આપડે તપાસ કરવા જઈએ સ્વરૂપે બુદ્ધિ ખરાશ થઈ હોય તો મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય બુદ્ધિ હોય તો મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય નહિ શબ્દ થાય શબ્દ થાય અનુભવી કરી નહીં આ શબ્દ ને જયારે પોતે બુદ્ધિ ખરા બુદ્ધિ ના હોય ત્યારે મૂળ બુદ્ધિ ખરાબ કેટલા હોય દુનિયામાં અમે એકલા બુદ્ધિગના છીએ તમે જે કામ કર્યું હોય નીકળી જાય તમારે જે કામ કરવું હોય નીકળી જાય ભૌતિક સુખ માટે હેલ્પિક છે અને પોતાના છે તે પોતાના સનાતન સુખના માટે એને પોતાનું પસંદ નથી કારણ કે પોતાનું મરણ થાય છે સનાતન સુખ છે પોતાનું મરણ થાય છે એટલે પોતે જવા નહી દેતો એનું જીવન ક્યાં સુધી છે આ ભૌતિક સનાતન એટલે ભૌતિક એ ઉડી જાય એને જવું પડે બુદ્ધિ અને જ્ઞાન માં ડિફરન્સ હોય છે બુદ્ધિ લિમિટ વાળી હોય છે જ્ઞાન અનલિમિટેડ બુદ્ધિ લિમિટેડ છે અધ્યાત્મ નો સંપૂર્ણ સબ્જેક્ટ જાણે પણ જ્યાં સુધી અહંકારી જ્ઞાન છે ત્યાં સુધી બુદ્ધિ જે જ્ઞાન અહંકારી છે એ બુદ્ધિ જે જ્ઞાન નિરહંકારી છે જ્ઞાન એક જ્ઞાન નિરહંકારી છે હા બુદ્ધિ હેલ્પિંગ કરી હેલ્પિંગ સમજવા માટે સમજવા માટે મારી પાસે લાભ સમજવા માટે બુદ્ધિ ની જરૂરી થઈ વાત સમજવા પૂરતી પછી એને પોતાને જવું જ પડે એને પોતાને ખાલી કરવું પડે કારણ કે બુદ્ધિ એ શું છે કે ઇનડિરેક્ટ પ્રકાશ છે પ્રકાશ ઇનડિરેક્ટ અને જ્ઞાન એ ડિરેક્ટ પ્રકાશ છે ઇનડિરેક્ટ પ્રકાશું કે આ સૂર્ય છે તે અરીસા અંદર અગવાડું કર્યું સૂર્યનું અરીસા નેરીસો આપડે હોય અનેહંકાર ના મીડિયમ થ્રુ થ્રુ આવે છે આ પ્રકાશ આત્મા નો પ્રકાશ અહંકાર મીડિયમ થ્રુ આવે છે એટલે બુદ્ધિ સ્વરૂપે હોય વચ્ચે અહંકાર મીડિયમ જ વાપરી હોય તો જ્ઞાન પ્રકાશ થાય જીવતો અહંકાર અમારો જે ક્રિયાકારી અહંકાર હતો તે ઓગરી ગયો હવે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો ચાર્જ અહંકાર બંધ થઈ ગયો એટલે નવા કર્મ ના થાકડે જૂનો હોય એ તો હંકાર બુદ્ધિ લિમિટેશન અને જ્ઞાન તો એટલે જ મુશ્કેલી પડે છે બુદ્ધિ ના લિમિટેશન છે એટલે બીજી વસ્તુ નો પ્રકાશ કરે છે અને જ્ઞાન પોતાને અને પર ને બંને સ્વપર પ્રકાશક છે પર પ્રકાશક છે અહકાર વધારવો હોય તો આ ગુંડા પાસે ગયા અંધાર ખુબ વધી જાય અંધરાય એવું લાગતું નથી આપને અહંકાર કર્મ બાંધો અટકી ગયો અને આપડો સંસાર અટકી ગયો બેઠી બેઠી સંબંધ હોવો જોઈએ ના ગમે તેની જોઈ સબંધ તેની જોઈ સંબંધ ના ગમે ત્યાં દુકાનો એટલે જ્ઞાની પુરુષ તો શું કેવાય ચાર વેદ ના ઉપરી કે આત્મા કરું તો આટલા તમે વેચી મારું માતા પૂછા કરીને નકામી ગઈ પછી લગભગ આત્મા શબ્દરૂપ નથી અને અમારા શબ્દ છે આત્મા પ્રગટ હોવો જોઈએ બધી નબળીઓ ખરાબ થઈ હોય છે દાદા પાસે આવવાના ઘણા દિવસ થી વાત કરતા હતા આપણે લડ્યા કરે આપણે નાખેલા ઈચ્છા થયા બધી કેમ આ કામ થતું નથી કે આપડે નાખેલા અલ્યા બધું બીજે કોઈ નાખતો નથી કોને બનાવ્યું લાગે છે એવું સાંભળ્યું છે કે ઈશ્વર નીકળી એમાંથી જગત ઉભું થયું ઈચ્છા શક્તિ હોય ને એ શિખારવું હોય જેને ઈચ્છા હોય ને સ્વીકારો હોય આ બધું વિજ્ઞાન છે આ કોઈ કરનારું નથી કોઈ કરનારો હોય ને તો આપડે કોઈ બધા ટાલ દેખો આ પદાડ કોઈ બાપુ કોઈ ઉપરી નથી નો સિંગલ કોઈ વ્યક્તિગત કોઈ છે નહીં કે જે તમારા બનાવ્યું હોયગત નહીં પણ એના ઉપરી ગયો ને કોકડી વ્યવસ્થા એટલે કોર્ટ માં ઉપરી તો ખરું વ્યવસ્થા બધી હોય કોઈ જોઈએ તો કોઈ વાવતું જોઈએ ફાઈનલ હોય થાય અમારે કહિત્ય માનીયે છે કરી કઈ દ્રષ્ટિએ તે વાદણા આવે છે એનું વાતાવરણ થાય એવું નહીં પડે આ સમજે વાદણા ક્યાંથી થાય છે ક્યાં દેખલ ઉત્પાદન છે એનું સૂર્ય ની ઘટું વધી રીતું પડે હું ઉત્પાદન કરતો નથી કે ધરતી પર થાય કે રાતે કેમ નહી થતું કર્યું નથી આ નૈમિત કરતા કરતા હોય તો માલિક થયો અને માલિક થયો મોક્ષું હોય ને આ બધું દુર્દાની થાય મોક્ષ થયે કોઈ ઉપરી નહીં મારો કોઈ ઉપરી નથી તો તમારો ઉપરી